આવે બધું આ બધા રોજ ના આવે તો બરી કેરીઓ માં એ કેરીઓ ખાવાનું છે ભાઈ બે ક તમી ખાયા તો તમી કોને માટે કે જયારે દર્શન કર્યા છે જયારે જયારે શ્રાદ લીધો છે ભગવાન નો સાથ લીધો છે તેને માટે બીજા લોકો બીજા લોકો મરતા બી બચ્યા કરાવી બધું લેકલાઈ કરી જે લેકલાઈક કરી છે બીજું કાંઈ સુરત માં અને હું જ્વાખ તો ગપ્પા માટે લગ્વું છે મારી પાસે ના થાય મારી પાસે આટલું બધું વાક્ય લખે છે તો એ જો આપડે ના પડી કારણ કે તમે વિચારતા શું જ્ઞાની છે ખરીદી લેતા ને જોવા શંકા પડે તો ખરીદી કેટલી કરે હાટા પર શંકા પડે તો ખરીદી કેટલી કરે એમને કહ્યું લક્ષણ એની દિનચર્યા જોવાનું કયું છે એની નાની પુરુષની મુદ્રા જોવી એની દિનચર્યા જોવી આપડે રોકડું આપી દીધું વતન શું આપ્યું વતન ના એ પછી એને વધારે ખબરદાર રાગદેશ બહુ અહીં હતા રાઘદેશ રાખે કોઈ મહી છોકરી હતી ચાપી દે રાખે રાખે એ વાત કોઈ ના ખાને કોઈ કરાઈ ચાનો ખાતું તુરીથી કોમ નહીં બસારી પડતી નહી કોઈ બસારી પડે ગઈ ઘર ગઈ યાર ના રાખી સદાલિત હમમાઠા મે દે ચા પાણી પીતા ખાધા પછી છોકરા ને ધ્યાન રાખીને ના કર્યા એટ દાત્મા જોતા નથી ને? છોકરા છોકરાબંધ છોકરા પ્રકૃતિ શું શું કરે છે જોવાનું એ વખતે ઘણા ઘણા તો પોતે પ્રકૃતિ પણ થાય પ્રકૃતિ પણ થાય હવે જોઈએ ને તે વરું પછી છોકરા ધ્યાન રાખે એ રાખવું પડે આત્માનું રાતે રે હું ભૂલી ગયો ના રે કામ તો <laughs> <laughs> આ બોલરા સર હા આ દાખલો બોલરા સર ઈરે ગોદાલ દે બોલે જોને કે બોલે મેરે ટેપલ જો બહાર ચ બિલકુલ <laughs> <laughs> છોકરો રાખે બધું રાખેલી એકદમ કે રડ્યો એ મુક્યો હતો પડવાનો બેબી નજર રાખતા પોતાનું પોતાનું પોતાનું છોકરો મારે રે યાર છોકરા ઉપર ના આવે વાતમા ઉપર રાખી તો છોકરા ઉપર ના રે હાથમાં ઉપર રાખીશ છોકરું છોકરા ઉપર રાખીશ એવી એ રીતે માસ રહેવું જોઈએ ધ્યાન જ દે ને કોઈ દીકર ધ્યાન હું અક્લ વા સશરુડ સમં ઴ાંં દીં. સાં જ૨ધ કરાંં જે કરાં જછે જાં જિંપલે આવે પચીસ હવે છોકરી હોય પણ એ હોય તારે બાબો હોય એને લઈને ફરેક ના ફરે પછી બાબા બાબા ની અંદર પિતા ગયી હોય ને એ રીતે ધ્યાન આપડે આત્મા રાખવું છે મને કાર્યુ એ જોડે છોકરા થાય ના રે કોઈ પડે દે આપડે ઉમેર કેટલી બે ત્રણ ભાઈ ક્યાં વાત ગમ્યા <laughs> <laughs> <laughs> <laughs> જે મેંદ રહે આપડે આખું લાગ્યા છે બાજ રૂપ આગો પાછું ગયો પાછું જોવા આવે પણ આદતો જાય આનંદ તો ખરી મારા ગમે છોકરા છે બે હજાર રાખો એક જ દાદો હાથી રાખે તો બે દિવસ નથી દાદા દાદા ને એ રીતેгали યે આજીયા ભાઈ લી આદમ બહુ બનેતો જ મને મુ દુરે દાયને ઉતે જો કરું રેતા દેખ તો યોગો વીયેગી જમલા રેતા હરતો કુતસ વારતો આહેલે યેગી જમલા માગે યેગી તો હા એક નેળો આપડેલ વગર ના છે એવું પ્રભાવ રાખવાનું અક્કલ ના જુદું તો પડવું જોઈએ બીજા ને અક્કલ વખત ના માનતા હતા અક્કલ વાળા માનવાની કે માનતા હતા એમ જાતે પોતાને બઉ અકલ વાળા માનતા અક્કલ વખત નો માનવું એટલું જ એટલે પ્રશ્ન એ થઈ ગયો આ બધ ને લઈને આ બધા મનમ નક્કી કરે મારી એક જતી દાડવા કમળવાળો એ મેરે દેદી માર ફેગે દેદી એવો મારતો એ મારતો હા તો ગરમ મેલા બીજા સામાન્ય તરીકે કમળવાળા મૈડિયા મૈડિયા લા મર ગયા તસ જયબી સ્કૂલ મે તો હા જે ભરેલો માલ નીકળી જાય નથી બરોબર ખબર ખબર એટલે આપડી અંદર ટાંકી ની અંદર અને દાદા નું નામ છે આખો રૂમમાં જેટલો છે ને એટલા અક્ષર ને હું તો એ ખોરું છું શું કયું આજે થાયું અમુક થયું અમુક થયું બના ખાય છે ને આપણે કશું જોડે પેલા બૈલાલ ભાઈ બાકી કશું છે કશું જ છે એનો વિચાર કે રંગ લાગ્યો ન વિચાર આવે છે નહી પછી બધા ચીન કરો પુલિશો કેમ છે હિસાબે વિચાર છે નઈ એટલે જવાબ આપો બઉ વિચારી નાખેલો ત્યારે શંકાશું એને તો વિચારે બધા નું કહ્યું કે સમજાયું કે વધારે હોય સ્ત્રીઓમાં બહુ વધારો હોય પુરુષો માં ઓછો હોય અને પુરુષો માં સ્ત્રીઓમાં અહંકાર તો હોય ને અહંકાર નો નહિ કપટ નો કપટ ના હોય શંકર કપટ ના હોય સ્ત્રીઓમાં કપટ હોય ગમે તે સ્ત્રી હોય પણ કપટ હોય કપટ ના હોય તો ગમે તે સ્ત્રી હોય પણ કપટ હોય હોય ને હોય બધી વાત માં કપટ બધી રીતનું એક રીતના કપર ના રાખ્યા ચાલેવું હોય તો પણ એ આપડે કઈ યુટ્યુબરની જરૂર નથી બોલે છે થોડું વિચાર કઈ કઈ થાય છે એ પાર બેસા આવી જ આદત જ આવી ગઈ તમને હીરાબા ને તો ગયું તમે તમારું કપર ઓછું દેખાય તક ના લાગે અમારે બઉ હોય કપર છે અમે જૂથું બોલીએ ક્યાં છે તમારે આવતા કરાવે જ બોલે તમને તમે બોલા પડે તમને સમજાય ના પડે બોલાવું કે મને બઉ બોલા તો લોકો લઈ જાય તો પરિગ્રહ નું પણ વધારે હોય દાદા પરિગ્રહ પણ વધારે હોય ને સ્ત્રીઓ બાકી ના પડે કારણ આત્મા દૂધ પડી જાય છે એ વાત તો સાચી આપડે અનુભવ આવી નાય હજી ભલે કપાટે છે વિદ્યાપીઠ તમારા નથી ને માટે ભોગ શું કરું આત્મા જુદો પડી ગયો પેલો જુદો પડે નહિ મોદી એટલે કબડ જોડે એટલે પાથું પાડે અને આ તો મોગ થઈ જશે એવું સ્ત્રી કેટલી સ્ત્રીઓ છે તમારે સાઈ હવે વિદ્યાબાન થાય એ જુદો કઈ હવે તો આપડે શુદ્ધ આત્મા થઈ જાય છે ને દાદાજી પેલો પ્રશ્ન એમાં મેં એમ કીધું કે આ હમણાં પૂછ્યું એમને કે છ દ્રવ્યો કે આમ પછી જાય ને દબાણ છે જીવન ના થાય ગુ ગુ કૃપા થી જીવે બીજું કોઈ બધું કરનાર નઈ ને રાતે બાર વાગે ફરવાની વધારે છે અને સ્ત્રીઓને કહ્યું હોય તો ના જવાય બધી બધી વાત રાતે પ્રોટેકશન માટે કરવો જ પડે અને રાતે રાત ભોગાવો હોય તો ચાલ્યો જાય તો રાતે બે વાગ્યા પછી ના એ કપડના વાક્યા સલામતી રાખી કપડના વાક્યા સલામતી સલામતી નથી તને લાગે તો કપાટ હશે એવું એમ તબરું ક મારી બધી નાખી તમારા બધા કપડા છે કે ભાઈ અરુણ બીરાપા હા જે તું અને હરભેરે જાણે અંદર કાને તો સ્ત્રીઓ ભોળા ભોળા એક વાણી વાળો દીકરો કોઈ રમકડું ન હોય કે જે વાણીવાળો દીકરો રમકડું નો હોય વિદ્યાબેન કે છે એ પુરુષો પણ કઈ કપટ રહી પોચા હોય છે તમારે જાવ દરિયે હું જવાય નઈ બુમ હોય કેવી રીતે હોય છે મહામાં બુદ્ધિ બુદ્ધિશાળી માણસ કેવો હોય વિશ્લેષ બુદ્ધિ કાળી નાખાય ન બુદ્ધિ કાળી કહેવાય આ વિશ્લેષ બુદ્ધિ કહેવાય આપડે તાર જવા દો દાદા મર્યા તકે જતું રહ્યું છે ઘરમાં પોતાનું ધારું કરાવતી હોય અને ભુ સાહેબ મોકજ તો હોય તો એને કઈ હા તમે સાથે અત્યંત છૂટા થઈ જવા જોઈએ ખોટું છે બધા એમ લાગે આ દાદા શું માણી જલ્દી આવે ને ચેતરા ખબર પડી જાય કે હા હો માલ છે ના અમારા બીજો આવે તારીખ બે છોકરા લઈ લે સારું કેવાય ઘણું આવે તથ બી કરવું હોય બંધ કે છે મને ખરાબ ત્યારે જોયા કહે બંધ ના થાય ત્યારે બંધ પૂછે છે આપણે વિચાર આવતો હોય તો પછી કરું તો વિચાર બંધ જ થઈ જાય છે હું કોઈ પણ વિચાર આપડે જાગૃતિ એટલે એ વખતે અજાગ્રતિ જયારે વિચાર આવ્યો એ વાત થઈ ગયું થયું આવ્યો હા અને આવતા હોય એ સંપૂર્ણ ચાલે ગયા દાદાજી જો આપણે જાગ્રત હોય પૂજા કરે પણ એ વખતે દાદાજી પૂજા કરે છે મન એ વિચાર હોતો નહિ પણ એમાં અંદાજ ભરેલો હોય છે એટલે વિચાર થઈ ગયો હોય પણ ફૂટતી કોઠી કોઈ ના દેખાય છે ને એટલે વિચારે બધા ખરાબ દેખાય સમજ આટલા બધા ખરાબ વિચાર સમજાય બરાબર ખરાબ આવે દરેક વિચારો સવા શું છે જેટલો એટલે નબળા ને ફરી જ ના આવવા દે એટલા બધા વિષય વાગ્યા હું તો પોતે સીતા રેવી કે પોતે ના લગભાઈ તો હોય છે ને પોતા પણ કઈ જુદું જ પોતા પણ તો છે ને પોતા પણ એના ઉપર આધારિત નથી પોતા પણ એના ઉપર આધારિત નથી કર્મ ના ઉદય ઉપર દાદાજી ના એવું નહી જાગૃતિ પોતાની સત્તા છે જાગૃતિ પોતાની સત્તા तोय उदय आई लेती सत्ता कारण के आप सभा बदावी छात्र आप पहुंचो ये पोचवा देती अरे आप કેટલાઓને આપ જ્ઞાન આપો છો લે છે સમજી જાય છે આમાંથી છૂટી જાય છે ને એટલે એ બધું એને એ બધું કર્મ ને કર્મ તો ખરું કે નહી નહી ઉપાદાન તો છે આત્મા સાથે છે આત્મા ની છે પૂર પણ ઉપાદાન બી આપડે કહીએ છીએ ને જુદું જુદું ઉપાદાન છે સૌનું ઉપાદાન પણ જુદું જુદું છે ને ઉપાદાન એ પોતાનો પુષાક પોતાની મિલકત છે ઉપાદન મિલકત થઈ પણ એ મિલકત એક માણસ ને એ મિલકત ના હોય એ બસ કોઈ જયારે લડાઈ થાય તો લડવાના વિચારો કરનાર આવે દાદાજી પણ એ જુદા જુદા લેવલ ઉપર જુદા જુદા માણસો ને જુદું છે જુદું જુદા છે સાધન છે એટલે કોઈનામાં ઓછું હોય કોઈનામાં કર્ન નથી